યા તું ઓછો મો હોય ત્યારે ફસાયો છે મારે હોતો હોય ને તત્વ છે શું કઈક હવે નિરાકૃતા રહે છે કઈક નિરાકરતા રહેશે બાધકો નથી એશી તરીકે રહેવા માટે કઈ ગુનો કરે છે આપડે પણ દાદા અમારે એક પેઢી એવું કેતા અહિયાં લાડુ પાણી જલેબી ખાવાનું મૂકી ને મોક્ષ ની ચૂંટણી આપવાથી પહોંચાડો થાય છે એવું મોક્ષી શું ચિંતા કરવાની સારી સારી વસ્તુ એને વધુ પડતું એને એટેચમેન્ટ ના રહેવું જોઈએ એટલે કે વરકાળ કે અમુક અમુક વસ્તુ વગર મારે ચાલે નહી એવી વસ્તુ એવું જ પકડવી ના જોઈએ ચંપક ભાઈ પકડ જતો વચ્ચે દખલો કરવા ગયો છે ને હું ચંપક ભાઈ એક એ થાય જ કરવાનું હે એ દાદા ચાલે છે પણ એ ચંપક ભાઈ લે આપડે લેવી ના પડે रहा ज्ञान ज्ञान करव पड़े आगे काम विज्ञान એટલે કેસર ની જ્ઞાન છે કામ કરતો આપણે હેલ્પ કરતો નથી ભાઈ પેલા ચેતું ભાઈ ગયો હાથમાં જાગ્યો અનાધિકાર થી હું કરો એ હાથમાં જાગ્યો ભરવું બનવું મા શું ખાપો બસ એ ધર્મ બીજું ધર્મ બીજું કોઈ છે નહી ભાઈ ચોકડીઓ ડેકોરેશન છે બધા જેની ચોકડીઓ છે ખાવાના दृष्टि बदलया पी જે પાછો ભરે છે ને અમદાવાદ ગયેલો માણસ પુના માં જાય લાકડા આપીને સમજાવે કે કબૂલ કરે ત્યારે એ ભરે અને પાછો ભરે તે સાહેબ ગયા ને એ પાછો ભર્યો એટલે લોક નો લોક પ્રવાસ તો છે લોક પ્રવાહ પૂછે નઈ કેમ ચંદુલાલ છે આનાથી મુખામાં હોય કે પાકો લઈ લે કોઈ જોવા ના દે લોક સારું કેતો હોય તો સાચો રસ્તો હોય જતા હોય તો સાચો જ રસ્તો હોય મહાજના ગતા બનતા જતા હોય તો મહાજનો જે રસ્તે જાય આગળ ચાર કેટલા થાય એનું તગ્ર અને કોને વોટ આપવાનો છે કેમ ભાઈ વોટ ની તને ખબર નથી કે કોણ આમાંથી લાયક છે એવું ખબર નઈ ના એવું ધંધો કરીએ કે ખબર નથી મોટી ખબર પ્રધાન હતા આ જેવા પ્રધાન એક એક સીટ એનો દોષ નથી પણ હું તું કે આ બાબત આવું ના હોવું ઘટે એનો દોષ કાઢતો નથી આવું ના હોવું ઘટે કેવા પ્રકાર ભાઈ ઘડીએ બાજુ વરી ગઈ અનાદીથી કોટિયા અવળા છે હવે અવળાયો છે તેને બાદ કહે છે એને એમના સારી રીતે કર્યું ભગવાન પાછું છે આઈ ગયા ધીમે ધીમે ચાલતા હતા તે ધીમે ધીમે ચાલતા હતા ક્યાં સુધી આયા સુરત ગયા અને આ તો પેલા પૂરા ઉધી પતી ગયા પ્લેન વાળા તો કેવ હતી આ ચારિત્ર માટે ચારિત્ર કિ હતું શું બહ ને મારી શું ગોપાલ ને દુઃખ નહીં આપવું પોતે ખબર દેવું અને કોઈ આપવું નહીં એમ સારી અને દ્રષ્ટિ થઈ ગયા બીજું કઈ કરતા નહીં અને પછી કઈ ખા છે બધું છૂટ બધી હતી નાખીએ તેલ મરતું નાખી ક્રોધ વધી જશે સ્વલ વધે છતાંય દાદા પરેજી ના પાડીએ તો શું અમારી દશા થાય અમુક ના કરશો અમુક તમારે નક્કી કરવાનું તમારી આજ્ઞા નક્કી કરી દેજો એટલે પડ જાય નક્કી કરવા ઉપર આગળ વાત જાગૃતિ મૂકેલો જાગૃતિ સમજાવો આ તો ખરી દ્રષ્ટિ ભેદ થયો દ્રષ્ટિ બદલાઈ એટલે જાગૃતિ થાય અને પેલી બાજુ ના પણ એના ઉપર ભાવુભાઈ જે કીધું કે તમે શું કહો છો કે જ્યાં ટોળું ચાલતું હોય ત્યાંથી આમ જજે પાછો આવજે ત્યાં સત્ય નહીં મળે ભાવુભાઈ એમ કે છે કે સંસ્કૃત એવું છે કે જ્યાં મહાજનો જતા હોય ત્યાં તારે જવું એ સંસ્થા નો મોટા માણસ કુલ હોય આચાર વિચાર વિચાર અરે કેટલા માધર તો બધા બધા કઈ ગોઠેલા હોય હે જાતના લોગ એવું ઘણી વખતે કેવામાં આવે છે એટલે કેમ ગાડા આપડે ભોગવીએ છીએ મારે નહિ એને આપડે ડાયર થઇ જાય જેમ ઘોડા ના ગયા ભાઈ અને ગાડા એના ટોળા નીકળી એટલે આપડે એનાથી એની જોયે જઈએ નીકળી ગયો નવું નવું ચેન્ચા છે સૌભાઈ કે છે કે સહેલામ સેવું છે કે પચાવી જવું એ સલામ સારી વસ્તુ છે કે પોતે ભગવાન થઈ જાય છે પોતે ભગવાન થઈ જાય છે ઉપાધિ ની સમાધિ રહે સ્વાગત ની ઉપાધિ સમાધિ રહે એ સીધી એવું આ વિજ્ઞાન છે અને ઘણા છે એક પૂછ્યું નથી એક સેકન્ડ પણ નવ વર્ષમાં આત્મ સ્થિરતા અરે થયું નથી એક સેકન્ડ પણ નવ વર્ષ ક્યાં કે હા જો સેકન્ડ ની વાતો કરે સુધી બોલતા બેઠા બે કુતો હા શ્રીમંત્રી નથી આપડે જોયું બધું ચપટ ભાઈ જોરદાર છે લાગે જન કેવા ગભરાતા હતા કેમ કહે આપડે લહેર કરી એટલે દાદા એના જેવું છે અમારું તો ખાતું કે એક બાવો હતો અને બાદ આવી કે ના ભાઈ શિવો અમ કેટલો બધો અને પાછો કે હું શિવો હમ એટલે પણ તું શિવો કે પેલો છે ને પાછો અમે નો છે ને બધે શિવ શિવ જે ભગવાન સ્વરૂપ છે હું તો હિસાબ કરું ક્યા એક ચમચો ગેલી હતી માં જ ખવાતું નથી તો પાસે નીચે ખા ઇસવાથી ગયું રેચવાથી હે કેટલું હાલ ઉપર ચોલ વાર શું ગયું રે પડતો પડતું લોકો વાત ખોટી હોય છે મુંબઈ જ્યોતિષ્યો એમ ગેરંટી એકસો પચીસ છે પછી ત્રીજા એક અમદાવાદ અમારા પિતરે બોલાવી રહી એવું બધા કેટલા રે બળી ગયા પછી આપડે થયું ને મહાત્મા ગાંધી સવાસો કેતા મહાત્મા ગાંધી ભી કે હું સવા છો વર્ષ જીવીશ મહાત્મા ગાંધી લોકો જીવવા ના છે આ દિવસો રાખે ને દિવસ નહીં રાખવા પડે આપડે થાય છે શરૂઆત માં જે મૂકવું છે ને જે બધા વાક્યો શબ્દો વાપર્યા છે એ મને બઉ જ તો શરૂઆતમાં જે મૂક્યા ને આ તો છેલ્લે આવે તે વાત થાય એમાં સો આંકડો આવે છે બે મહિના ચાલી ગયેલા એ જરા મનાતું નથી મગજ માં ઉતરતું નથી અલબત્ત જ્ઞાન ગયા વાત છે મગજ બધું કથાનું ઘી ખાવાની આમ ઘી હા ઘી ઓછું મગજ ટેસ્ટી થાય રોજ દ્વાર પેડો થયા કરે એટલે આપડે હજી ને ભાગી છૂટો આપણે વધારે પડતું થઈ ગયું એવું સહા ભગવાન હું તો ભગવાન ગાળો પડ્યો ભગવાન ના પાપ ને ગાળો મારો ગુરુ માટે ગયો હતો આજે જોઈએ એટલે પછી પાછા આમ તો પાછા વટના કર ગજવા માં પૈસા હતા નઈ ધંધો સંતાન પૈસા પૈસા લઈ ને ગયો પછી તારી ને ગયો એટલે ગાડી અગિયાર ની જાય અમદાવાદ ટિકિટ કરાવી એક રૂપ એક વાણો થઈ ગયો આનો ક્યાંથી લાબા પર પછી મેં કહ્યું ફરી વિચાર કર્યો હવે આનો બધો મરેને એની ગાડી જળાય એને ગાડી બેસી ગયું ટિકિટ વગર ખુલા બચાવવા માટે વાસદ ના થ્રી ઉઠ્યોટ આના થાય સાઈડ આના બચે ત્યાં આગળ રૂપિયા બે હાના પૂછાય ને એટલે મારી પાસે બે આના બચ્યા ને બે આના બચ્યા માસ્ટર વાત હતો માસ્ટર માતા જેવું નથી પૈસા જતો રહેતો નથી મારી તપાસ કરશો નહીં હું અમદાવાદ છું બે પૈસા બે હના બચ્યા હતા તેમાં થોડા ખાતા બધા મિત્રો ભર્યા બરા ચા પાણી કર્યા ચા પાણી કર્યું ચા પાણી કરી ચાય મળી આવી ગણ પછી સાયા ત્રીસ રૂપિયા ત્યારે કોઈ મારું એડ્રેસ લેતો નથી અગિયાર નીકળી દેતો હતો કે ધાડ્યા હોય ને તો ભાઈ ને ફરી કરાયું તારે પૈસા વધુ ગોડા ગાડી વાળું કઈ મૂકવા કોલનું નામ પછી છે રાત્રે ગાયું થયું રાતે બોધકળા વાળું જીવન થયું બોધકળા વેપારી છે માટે આપડે વટોળ વાળા પૂછો વટોળ વાળા ઓલકા મળી આવે પણ વોટલ વાળી દેખાતી આ બોધકળા લીધે પૂછવા જાય અમારે પચાસ આચારી હું જોઉં આચાર પણ ભાઈ રીતે મજા નઈ જીવવું રાગ જતો નથી કરવો એ છે તે આગળ અંદાજો ખેતી કર્યું ને પેલા બાદ તમારે ભાગીદાર તરીકે રાખીએ તમારું કામ નહિ કર્યું મારી લાઈન માં જવાનું કોઈ કોન્ટ્રાક્ટ થઈને કહ્યું કોન્ટ્રાક્ટ કામ બધું કરી આપીશ અને મને પાર્ટનરશીપ માં રહેવું પડશે તમારાથી અપાય તો નહી આપો ચાલશે પણ મારે પાર્ટનરશીપ માં રહેવાનું તમારે પાર્ટનર તરીકે હું જેવા માંગુ છું સર્વેન્ટ તરીકે નહી મારે મારો ખર્ચો તો બસ થઈ ગયો મારે પૈસા જવા કરવા માટે ત્યારે હું તમારી હોદ્દો હોદ્દો નહીં શું કહું કારણ હું જાણ કે સાઈ મહિના પછી મને છોડવા નથી સાઈ મહિના પછી શું કરે મને છોડે દે એવું કહું ક્રી ઓફ કોસ્ટ શું કહ્યું ભાઈએ ના રહ્યા છે જમાન નથી ઘી તરફ નું પરિવર્તન આવ્યું એમ આજે મારે જાણવું માનેતા મારી માન્યતા મારી આવે બી ઇચારી વસ્તુ બહુ નથી બહુ ઇચ્છાઈ નથી નોર્મલિટી સારું છે શું છે ગુરુ ગયા છે એમને કઉ છું મારા ગુરુ કે મોડાવ મારા લિટી પણ જોર ગજાઓ મૂકી દે ભાઈ ગયા જો ના પૈસા એવો માસ ભાઈ ના સહન ના થાય મોરે કઈ જીત્યું નહી કઈ નીકળે કાઢી પછી આવું કઈ ફરવું જ નહીં પડ્યું હોય ને તું મારે મારું મારું અનુભવ પ્રમાણ એ જો એ દરેક વસ્તુનો અનુભવ હોય ને સાહેબ સારું ફરી લોકો બહુ ખુશ થઈ ગયા હતા અક્રમ વિજ્ઞાન આવ્યું તેની પર ખુશ થઈ ગયા નિવેદન ઉપર દાદા પણ એ અક્રમ વિજ્ઞાન ના એ જે એ આખું બધું જે વૃત્તા દ્રષ્ટાંતો જોવા મળે છે અકમ વિજ્ઞાન વાંચ્યું ને એ ઉપર જેવું લાગ્યું કે સુરત ના સ્ટેશન દારાણ એકદમ થઈ ગયું તો આ બધી ભૂમિકાઓ પેલા જોવા મળે છે ભૂમિકા ટલા થયો છેલ્લા દસ પાના મૂક્યા છે અને એમાં એને જે પ્રિદેશ એક વાક્ય મૂત્યું છેલ્લે કે દાદા કોઈ ખોળે કાઢો આ વાંચીને એ મને બહુ જ વ્યક્તિગત માણસ જે વાંચી ને જે ખોરવો હોય એમાં કોઈ ચર્ચા ને અવકાશ નથી પણ પોતે જાતે એટલે બસ ખાસ પુસ્તક માં નથી નીકળવું એ તો જેવું બહાર પડે કે સંપત્તિ આવીને મને હરગડો બધો નીકળવાનો થયો વરસાદ ચાલુ કરી દો પેલો હવે વરસાદ ચાલુ થયો આ થાય વરગડો આપડા લોકો પડ્યું એ બધું ગભર ચા પાણી પીવા દેવું નાસ્તો કરવા દો પછી ટાઈમ આપડે એને કેવાગે નીકળ્યા નઈ આપડે છત્રી પરો પડે તો દેખાયા હા સૂર્યનારાયણ દેખાયા પછી તો સૂર્યનારાયણ દેખાય મિત્ર હોય છે એમને પૂરો થઈ ગયો આ નહી પણ પડ્યો દાદા શું થયું છે શું ના પડે મારી આજે ખબર આવી એમાં જે પ્રવેશ કરનારા પ્રવેશ નરો તે પંચ પરમેશ્વર માં આપડે ગણ્યા છીએ એ ગણી પંચ પર એટલે લાભ મળે બધાને મંત્રો બંધો બધા ભલ્યા હતા ભજ્યા હતા વિચાર કર્યું બધી રીત ને દવા કરવાની બધો છોટું મારે જરૂર છે ને મારે જરૂર છે ને મારે ખબર છે મારે જો માથે રૂપે તો 25 જગતા આપ્યો તમારા સુખની બિતાતે જે મને આપો તો ના આપ્યો તો સોય કે નહંતિ જનજી અને સ્વાદ લાગ્યો હા સ્વાદ લાગ્યો લાગ્યો ના આ આ સબે એકલો દિવસ છે કે જા માર ખાવાનું નથી માર ખાનાર તો એને બધા આતા નહોતા આજનમાં તમે બૂટ લઈને નીકળ્યો માર જો બાળક માટે શું છે એક કે બાળક જતા હોય એના માટે લોકો એને સુખ માની ગયા ચૂક હોય ને એમાં શું વસ્તુ છે જેમ પાસે ગમે નહીં જે જગ્યા માં પાંચ ઇન્દ્રીને ગમે નઈ એ જગ્યા માં શું જલ્દી એક બીજી જશે આ પાંચ ઇન્દ્રીઓ ને ગમે સુગંધી સારી આવી ગઈ સુગંધી આવતી હોય તો છે એટલે પાંચ ઇન્દ્રી ને ગમે એમ નામ શું અને પાંચ મિનિટ એટલે હું એ આઠસો પાન નું પુસ્તક બે પુસ્તક લખ્યા આઠસો પાન બ્રહ્મચર્ય ઉપર એ ઘણા લોકો ગયા એ તો ભયંકર મોટો છે એટલો જ વિચારો મારા થઈને તમને અધિકાર છે કે એકવાનો અધિકાર છે અમુક સુખ વસ્તુ છે જે પોતે ગમે જગ્યા એટલે આવાની દ્રષ્ટિ ધરાજ વરૂ સુખ આવે છે એ દરાજ વલુરિયા પછી એને લાઈબે છે શું છે પણ જે માની પાછળ પાછું કે માનતા પછી બધા સુખ માનતા નથી એમને ક્યાં પોલીસ આવે ઉશ્કે અનુ પાસ થાય મારે તો એ જ પૂછવું છે કે તમે સાધના શું કરો છો ભરત ને ખાસન તૈયાર થઈ ગયેલી છે પણ હજી એને થોડું જયારે અહીંયા અને હું જોઉં છું મારે જાણવું છે કે તું સાધના શું કર પછી નથી મળ્યો પ્રશ્નો પૂછ્યો હતો બધા માણસ છે આપડે કે અરજી કરી પછી તો આમ દર કે છે ને મેવાનગી ના ઈશ્વર તહેવારી હા હાજર હમેશા ભલાફ સારા મારતા બરાબર ચોખા ભલાફ વિચાર ચોખાવાય આરામ કરી રાતિન જે જે કારો મને એવો તો નથી આ તે ની ગાડી બોલ તો જ બોલ તો આમાં આમાં આનો જોતા મને સકળન દેખો આ તે ની ગાડી કાર સબસાડી પાઈ ન શકતી હા ત્રણ ચાલી સુધારો સારો છે ને છે છોકરી બઉકરી બાકે એવું જોઈએ